આવતર કેશા ખુશતો છે કે નથી કોઈ તમે આ દેહ માં ત્રણસો છપ્પન મારે બેટદાર થયેલો ને તમે ક્યાં પ્રશ્ન પ્રશ્ન પછી શુદ્ધાત્મા એટલેશ્રી બ્રહ્મ એ બધું શું કાને લેવા દેવા નથી શુદ્ધાત્મા જોડે કોઈ શબ્દ લેવા દેવા નથી એક સચિદાન સિવાય સચિદાન ને પરમાત્મા આ ત્રણ શબ્દ એને મળતા આવે બગીચામાં અંધારામ અંધારું હોય ને બધા વાતો કરે ગાય ભાઈ બધું ગાતા હોય પછી કઈ થાય નહીં કઈક છે એવું કે બીજા બધા છે કઈક છે તો ગાય છે બીજા શું કે ભરત કે તિતિ દેહ કે ના એ ગાયક કે મેરે ડિસાઈડ દે ડિસાઈડ જ્ઞાન એ જ્ઞાન અન અન ડિસાઈડ જ્ઞાન એ તો ઉસ દીને દેશે રે મને ડિસાઈડ મે કે ડિસાઈડ એક નહી કે ના ના અગલી હા સમજાત પડી ડિસાઈડ હોતે કે નહી કેવાય ને ડિસાઈડ ન થાતો હોય તો ઇસ طرح કેવાય આ લોકોઝેર કરતા વાર લાગે શોધન કરતા વાર લાગે વાત છે વાર લાગે એવું છે એવું લાગે તે ગાય છે આ દ્રશ્ય થી કાકડી લાવ્યા કાકડી લાવે દ્રશ્ય થી લાવે છે ને ત્યાં કાકડી છે લઈ ને આયા પછી બધી કડીવી નીકળી તારે બધી જીહી વાતો આ બધી એ કદાચ જોવા ભાઈ જ નથી આવી વિને છે ને બતે દેન કયો કે તને જે જોવાની પ્રોસેસ થઈ એ દર્શન થયું અલગા જેタルે છે યે દર્શન એ બેને બા કોણ દ્રશ્ય દ્રષ્ટાને જોવે છે એ દર્શન થયું મંસ્થા કાંથી પૂછજો કે દ્રશ્ય મંસ્થા દ્રષ્ટા દ્રશ્યને જોવે છે દ્રશ્યને જે જોવે છે દ્રષ્ટા દ્રશ્યને દ્રષ્ટા દ્રશ્યને જોવે છે દર્શન થયું દ્રષ્ટા દ્રશ્યને જોજે દર્શન કર્યું એ દર્શન મને લેતા જા એક નામ માતક લેતો ત્રસા આગળ લાયો તે દગન તે લાયો ગતિ મત આગળ નહીં રે કદી મે તો સે ચત્ર ના છે તો ચત્ર આઈ હ ચત્ર દે એકા તા પી બરો મત ચત્ર મય સુ ઓર વે એ તો પેલા જ્ઞાતા જણાવી સારું બધું પોતાનું પછી આપડે બધું આવ્યું કે આપડી ભૂલ ના ભૂલ ના હોય મારે પસ્તાવું છે જેવે નામ કરે છે બિલકુલ હા તભનધામ થાય છે શું થાય છે પાછા આવે પાછા આવે આપડે નિર્દોષ નથી બધું આપડે નિર્દોષ હોય નઈ આવો નિર્દોષ હોય માથા પર બે આપડી ગજે બોલાવે છે આપડે મહાત્મા બોલાવે છે એવું સમજે આપડી ગરજે બોલાવે છે અનિશ કાન કરુના સિવાય બીજે કઈ એ તાબ પર તાબ્ય ના સમજલે જી પ્રથમ દેસ્તા હા હા ગઈ સાડે લીદે કોઈ એ શા કારણે લીદે એ કારણ લીદે આ કારણે સર એ દેસ્તા અપા તો ગારો તો તો આ મતાર્થિયો લીન જો મતાર્થિયો આ પાર્શ્વનાથ ના જે તો આ મતાર્થ એ બધા ભગવાન પ્રકાર ના એ તો છે હમણાં એ લોકો ડકો નથી કરતા નથી ના હવે કઈ એવું નથી હું આડી ગયું બધું રજત નહિ ના शब्द हो ए, उठा नादा ना शु क्रिया कह दादा क्रियाकरण ना खोटू कहू तो क्रिया मेला પછી મારે ક્રિયા એ કરવો તમારે હા નજીક ને સારું છે પરિવાર ને આવતો ભાઈ હા બઉ સારું છે આપે તમારે નથી કરવાનું થયું બીજા ટ્રસ્ટીઓ જે કે તારીખ ત્રીસ એક ચોરાસી પામશે વર્તમાન કાળે વર્તમાન દિવાળી એ રસ્તો કેવા અને ભવિષ્ય એટલે આ માર્ગ સિવાય બીજો રસ્તો નથી આમ કેવા માંગ ના પી થયું તો ગમે તેને મળી આવશે એવું કેવા માગે બાકી દાપડ વાળા તો જાય ચુક્યા નઈ ને આ તો જાય કાચે ના પડે કે આ કાળ માં અહિયાં આગળ એક અવતારિક થાય છે કે સાધુઓ કાઢ્યા પછી શાસ્ત્ર માં શું લખ્યું છે કે આ કાળ નો જન્મેલો જન્મેલા ચોથા જન્મેલા આ અવતાર મોક્ષી ગયેલા પણ અહીનો આ કાળમાં જન્મેલો અહીં નો જન્મેલો છે નહી એમાં એવું હોય ને એક તો કોઈ જ ગાય પડે ગયા નઈ અને કઈ વૈજ્ઞાનિક અસર થાય છે જો અસર ના થતો જ પડશે અસર ના થતો જ આટલ વૈજ્ઞાનિક હતા એટલે દરેક થાય નામ એનું નામ દેવાનું કાગર ત્યારે નામ દેવા દે એટલે એ હોય ને એ હોય તો આપડે નામ દેવાનું તો હું દેખાઉ પ્રગટ થયા એટલે આપડે ગાયું એટલે આપડે એની અસર પડે ને એની અસર પડે ને ચાલે છે કે આપણી કૃપાથી અમારું ચાલે છે ભગવાન બધી કૃપા એટલી બધી સુંદર થયા છે કૃપા છે એક હલાવે નઈ તો અપરંપાર બે હારી દેખાતી જ નઈ લગ્નમાં નથી લગ્નમાં નથી લગ્ન માં નથી આયા છૂટી રે માફા મમમી આ તો કે રે રે બિટે એરિયો પપેટ કાલ લગન માં ગતે હારી હતી બડી બડી હારી હો બારે બારે અરે રે નહીં બે મહિના વધુ કચકચ કર્યા કરે આવી ચાલ હરવા દે પછીવા દે આપડે બપોર તમારો અધિકાર છે અધિકાર ભાઈ અધિકાર કોને કોને અધિકાર છોડી દે આખા છોડી દે છોડી દે એનો અધિકાર અધિકાર ના હોય તો એ કરે ને આ સિવાય નીરુબેન ની અમેરિકા તો મેં કહ્યું હાલો ગાડું છે છોડી દેતો હોય છે હજી એવો ને એવો છે ને નિર્બંધ રાજી ઉતરતા ઉતરાવારે કયું મને રાજીવ બનાવતો ક્યારે રાજીવ ઉતર નમસ્કાર બગલ દેરા લીમડા સજી બર છે એ છોડી દેવા હેટ નહી રાખવાની એટલે રાજીવ ઉતરવાનું હે તો માથા કોલી બદલ કરે છે એને કે કે કે કે રાજીજી માથા ઉતવાય કરવા છે શું કામ કરવાનો તો આ દેતો હોય આઈ કોલી થાય એમ કે આ અમારું તો એટલે જે એ પાન દે આવે તો બીજકો આનંદ આવ્યો ને આ જગ્યા ને પછી તને બધું મરશે તારી કેટલી મજા આવે હમ તારો વાળા વાળો લાગે ચાલુ ભલેવાની પાસે આજ લાગે છે રાજી કોઈ રાજી બધા ને રાજી પરિ રાજી ભાઈ ભાવી લઈને સમય પડશે રાજા નથી પડી રાગે પડી નથી બરાબર એનું છે તમારી કોઈ નાખ હજાર પણ એના સમજણ કે આ કરું ના ખોટું નથી કરતો હે રાજી બોલે તો પછી રાહુલ એવું લાગે ને ફાદર ગાયબે તરોડ બમ ફૂટે છે આને જ મેં કને તો વાત ઓમે કે હું મજા એક પછી એક ફૂલે જાય ના બરાબર બરાબર બેアン ગાવા કે હવે મને એટલે કોલકડા આવું ખા કે રે એ ઊ નિરુબેન પર એ થઈ જાય છે કે મને બેઠા ના મે એટલું રોજ ચાલતો નથી રોજ કે એવું નથી ચાલતો કોઈ ગદલ તો ગદલ ગા કરે છે કલાસી જ એ ચાલેનો હવે આ ગાડામાં પેલે ખોલે દેતે આ લઈને તો ગળિયો અમે એવો છોતા આઈએ છે એ અંદર જતાં હોય માસી જોડે વાતો કરતો હોય ને દીપકો એ અંદર જતાં હોય માસી જોડે વાતો કરતા હોય ને તોય ખોલતા નથી તે મને તોલોન બગડે એટલે ચાલેનો જે બધે હવાઈ તે ઉઠાવશે બિલકુલ બંધ થઈ જાય છે બસ આ નિર્વાણની જાતું તો દેતું હે ચંદ્રકાંતરુ <coughs> તમારે આમાં જોવા ની તમને કેમ લાગે બરોબર વાળું ફરી તો આપડે ઉકડી જઈએ આપડે ઉકડી જઈએ તમે કર્યો એવું આવે ખરા પણ અથડામણ થાય પછી અમે મન વાળી રહી છે તો બે બધા હા કઈ આ હું સુ ગયો છું સુધર છે કે સુધારવાનું છે સુધારવા માટે તો અહીંયા છે समझा क्या खोटू भूल दादाजी बात करेक्ट हित प વિરોધ નું કેવી રીતે ઊભું થાય છે આપડા જ્ઞાન ની વિરોધ નું કોણ કઈ રીતે ઊભું થાય રાજી છે બીજું શું કામ કરવાનું આગળ ક્યાં જાય મોટું મુખ્ય કોણ હંગરે અત્યારે આવડતું નથી કરતા આવડે કેટલી કચ્છી જો આવડે આવડે આડે છે બરોબર પગાર આવડે છે સાડા ત્રણ આવી કેવું એવું છે દાદા બરોડા થી અમદાવાદ આવે એ સાડા ત્રણ ની આવી ગયું હોય અંદરતા હોય વાતો ખોલે બિલકુલ ના ઉગાડતા ઉઘાડે છે આ બધા લોકો એવું શીખેલા બધા પોતાની રાજી રાખી અંતે એવું હોય ના કરે મારે વાંધો ને એ ના કરે એને કઈ બાદ તમારે કઈ કાયદે છે પરસ નથી કેવું સબજિયાત નથી છે દાદા પાસે એવું ના જવું દાદા બાર સંસારમાં એવું હોય કે લોકો પાછા પાછા ફરે રાજી નહીં ના પાડી મોકલે રાખું કઈ ખબર પડે ને <laughs> તમને <laughs> હેલ્પ નઈ વાત છે જે છોકરે જેમકત જેવું સાચું સાચવો દાદા ને જેવું એટલે અમારે પ્રોબ્લેમ ક્યાં છે અમે એમને સાચવી નથી શકતા એટલે અમારી સાથે સારું ના રાખે આટલો એ બેટુક કે રૂમાબેનના ઈસીસ તને તે મદદ કરતે આવી રામ બલાલાલા બલા મને બેસા દેતા તા પછી મારા લીધે અને બહાર કાઢી હે બ્રસ્ટીલી પેલાને બેસા દેતા તા પછી મારા લીધે અને બહાર કાઢી આ બસ સરસ હે કતે આભાર હે જી વજે દે તે બધા તમને તમારજા અમારના કુટા પર કોમ્પોર્ટ બોસ પ્રાચા હા કઈ અન્યાય થતો જમા જોવા પડે અમાર બધા ને બીજા ને ત્યાં જઈએ ને પછી અમે આટલું સાચા નબળ્યા જયારે પગે થયો ને તારે ખરું કામ બે કરવું પડ્યું છે કે નહી કરવું પડે ઉઠાય ને ત્યારે હા એ જે સેવા કહે ને ત્યારે બદલો એને શું મળ્યું આખી જિંદગી એ મળી ગયું શું સેવા પેદા હતી પછી સેવા રહી જ ગયો અમે દરેક સજ્જ ભૂલ ના થાય પેલું ચોપડી ને નબળા તો દખલ નહી ઉખલ કઈ ભૂલ ચું નઈ અત્યારે પોતાની પ્રક્રિયા દરેક લોકો ચા પી નાખી એને આટલું બધું તમારે બધું કામ છે કામ કરવાનું હોય ને એટલે જેમ તેમ કહીને ગુસ્વા જ શું કરવું છે મજબૂત કરી છે હા અમને તમે કોઈ હેરાન કરતા હોય તો અમારે ન્યાય થવો અત્યાર સુધી રૂબરૂ અત્યાર સુધી જે કઈ રૂબરૂ કનુ ગમે તેને ન્યાય ન્યાય કોઈને ન્યાય માં છોડ્યું નઈ નીજરી બધા આવડું આવડું આપવું તે જોડાયા બધા નથી જોડતા આવડું આવડું લડવાનું રૂબરૂ મારા ધ્યાનમાં આવે તો કનરગત ના થવા તું કરું પણ આવું એ દબાણ કરવા જાય કે આમ રાત બપોરે ખુવાનો એમનો અધિકાર નથી કે એવું બધું જાય ચાલે ને છોકરાઓ <laughs> છે સોલ્વ થવાના પ્રશ્ન નુકસાન કરનાર ન્યાય જોયે કાર્યવાર મારે તો એ સુઈ ગયા હોય ને તો દીપકભાઈ પંખો નાખતા હોય મુંબઈ સુઈ ગયા હોય ને લાઈટ જાય તો દીપકભાઈ પંખો નાખતા હોય રાજી ઉતર કામ આપ્યું નથી શું ફાયદો છે ધમકી હતી વસ્તુ નથી આથી હું તો એક જ અને આપડો સંઘ જોવાનો